मेरा भी ठीक है ना मैं एक और ना ट्राई करना चाहता हूं एक बहुत दुख की है उनका प्रेम करने जिसको टाइम हो नहीं है तो केवल ही मैं पन्ने लग बातें है ये भी ना लगता है मैंने ना बस टाइम और क्या अलावा रही थी अभी ध्यान में तो रही 1 4 મઈ મમમિ મી્લલી મમાાં઺ મમ મમાચમ મમમ જે આ તો બિચારું જાણતું નથી પણ મનુષ્ય પ્રાણી તો મને એસિડિટી થઈ છે આઈ થઈ છે મને ખાઈ શું લેવાને જાણીને ખાઈ લે છે પછી જે થવું છે એવા બટાકા વાળા જ ખાતા કરાયા a મારી હા મારી ચંિયા ચાલુ બોલ્યા ને આ રાત કાલ દેવા પે સામે ડાલ્યા કરે રૂપિયા દીધી તમને પા બે આ પૈસા દેજો લા ઓડે એક ટાઈમ ત્યાં ઘર ત્યાં ફળ તો જરૂર હશે ને એટલે ઓછા છે ને આપડા સાઈટ સિલેક્શન કર્યા પછી એનો બુટસ્ત વાત કરી શકે બધા સારું જગ્યા મકા બઉ બધી પડી જાય ભગવાન ભગવાન થાય તેનો થાય ભગવડ बड़ा ने पुनार भाई सब बोलवा कर ले फोंकटा बराबर भाई ये बोलवा था ये बोलवा हो तो लगा के बराबर करे सेने बोलवा को बराबर है तू बोल उस तो ये दो दो तो तो कर दो जरूरत है कागज जरूरत તમે બગાકો તમે કે બગાકો તમે બગા થાય કેગાડે બધું માટે પગાવી દેવા લોકો માણસો વધારે નથી મોકલી સમજ છે પણ સાચી છે સંજય નારાયણો પોતાની અંદર પોતાની સામે થાય એમના પડવો તો કઈ કરતો હોય ને બીજાને જે કઈ બતાવું હોય થાય એમાં આપડે શું દવા લીધો બાકી પડવો આ તો કાચી મારી સમજ કમાય તો કાચી સમજ છે મળવો તો પોતાની અંદર થાય એને એને જો એને સમાવે અરે એમને પોતાની અંદર મને થી થતું હોય તો હું ભણવો મારી સામે થી પછી હું હવે સમાવું એ પડવો કહેવાય પડવો છે મારી દૃષ્ટિ આ તો સમજ સમજ નથી પણ જો સમજ વા બે ત્યારે ઉડારેલા બધ હવે બધા ને જોનાર હોય છે જાત પણ બધો હતો બધો પાણી કાઢી છે તમારી ને તમારી ચંદ્રકાંત્રી વર્તાવ હોય તેને આપડે જોઈએ અને જાણીએ તેની દશા છે એ તેની દશા છે મનની જે બુદ્ધિ ની જે તેની દશા છે સમાધિ એક દશા છે તો એ કોની દશા છે સમાધિ સમજણ અનુભવ નહીં ready ready ready workshop i'm going to do a Ramchet ke dablay to so as they do it. ये बात कर दो takankan sukan ini ada di dalam hati dengan datang daripada tersebut dan ada nak cari last <laughs> pada મ઱ુાડ પો જાર કડૂચ મતાખત મતરગ જેપચ મતરગ જેપચ જાકરગ જાકર જાકર જાકર જાતા઺ જિંતાાગ જે જ� at that, yeah, yeah, yeah, yeah. કારણ કે હાજી ની વાણી હોય ભક્તો ની વાણી આજને બુદ્ધિશાળી ની વાણી આજને ¿CHikt hiveeey, otene una vez que me asafría justo la chitoblишa? ¿Para imposible hacerlo? ¿Más andes que te...? Es que conarrot me haría más allá de esta vez... Uno de santas orciones... એને નિરંતર મટાયા છે નવો સંસારોગ ઉત્પન્ન થવા દેતો નવો ઉત્પન્ન થવા દેતો નથી અને ગુનો જે સંસાર રોગ છે એને નિરંતર ક્યારે અને જેટલું થશે ગુનો સંસાર જેટલો થશે એમાં સંઘોષ થયો પછી તંદુરસ્ત થયો તે વાત ને રક્ષણ કરે નવા ઉત્પન્ન ના થવા દે એટલા બધા ગુણો હોવાથી માણસ લોકો આ વિજ્ઞાન આ ગુણો સહીદ છે કે નવો ઉત્પન્ન થવા જતું નથી ચૂલો ખસે છે તે ખબર પડે રક્ષણ કરે એ બહુ જ મહત્વનું રક્ષણ જે કરે આખું એનું રક્ષણ કરે છે નવા રોગ ને ઉત્પન્ન થવા જેટલું નથી યુના ને છે અને જે કાઢે છે જે લોકો તંદુરસ્ત રક્ષણ કરે આ જ્ઞાન ઇકલ પોતે આવું કરે જો જ્ઞાન પાર છો જ્ઞાન એનું નામ કહે કે આવું આવું ગુણો સહીશ હોય એટલા બધા જ્ઞાન નથી તો આપડે લોકો જ્ઞાન માની દીધું છે આપડે પુસ્તકો જ્ઞાન આ લોકો લાર ગાઠા નો છે પ્રવર્તન જ્ઞાન માની લીધું છે ને જ્ઞાન નહી જ્ઞાન નો સ્વભાવે આદર થાય હા શુભ શોખ ઉત્પન્ન થાય કે હાજર થઈ જાય એનું નામ જ્ઞાન કેવાય અને જ્ઞાન કેમ કે અજ્ઞાન નું બીજું નામ શું કહે અજ્ઞાન નું બીજું નામ હાજર થાય આપડે કામ ના લગે શું કરવાનું હોય ના લાગે ખબર મોટા કઈ જ્ઞાન મોટું તો અમને આવતો જ હોય છે જીવ અગર મનુષ્ય માત્ર આવશે કેમ કર્યો છે હું તો સમય માંગીશ વાંચડો બંને પડે ચંગડી ઊંચી રાખે ચંગડી રાખે માગ સરળ મુશ્કેલી વાળો ના સરળ હોય સરળ દરેક સામે એવો થાય માર્ગ ના દાતા હોય માગ ના દાતા ંદે તસુ લે વિશ્વસત્વ ના જાણકાર મોક્ષ માર્ગ નેતા પેલા નો સમાન છે આપડે ન કર્યું એવું આપણે નકલ કરીએ છીએ નકલ કરવાની કોઈ ખબર છે અરે સિદ્ધાંત આ વિરોધાભા વિરોધાંત વિરોધાભાસ બે પોન હોય તો ભૂલી ગયો સીધે પાન પુસ્તક કેમ કેવાય હું તો આ પુસ્તક કરતો મૂકી દઉં મારી પાસે લાખ પુસ્તક લાગ્યો મૂકો તો હું પાંચ કલાક માં બધા મસૂલા મૂકી આવશે બુદ્ધિ નો રેસ્ટ તમારે રેસ્ટ આવતા બધા બુદ્ધિ નો રેસ્ટ આવશે ભૂખ ના આપે ફળ ના આપે કાંસી ના આપે મજે ગમે જ નહીં બાદ નીકળ્યું દેહ નહી છોડે દેહ ના અંગે બધી દરિયાત એ દિવસ જોઈ હતી થાય જાગૃતિ આવી જાય અજ્ઞાન હતું અજ્ઞાની અજ્ઞાન ના સ્વરૂપ માં પ્રશ્ન સ્પષ્ટ થયોગ થાય પછી એને ખબર પડે કે પોતાના અજ્ઞાન નું સ્વરૂપ શું હતું સ્પષ્ટ જેવું સ્પષ્ટ થાય બંને સ્પષ્ટ દેખાય સ્પષ્ટ નહીં બિલકુલ સ્પષ્ટ છે થાય ને થાય અજ્ઞાન એક પ્રકાર નું જ્ઞાન છે પણ મુખ્ય જના માટે એ અજ્ઞાન છે અજ્ઞાન એક જ્ઞાન છે પણ મુખ્ય જનાન માટે એ અજ્ઞાન સંસારી જ્ઞાન છે એને સંસાર ને માટે જ્ઞાન છે પણ મુક્ય જોયું તેના માટે જ્ઞાન છે પણ અજ્ઞાન એ કઈ હોય અજ્ઞાને એવી વસ્તુ નથી બીજું આ એક પ્રકારનું જ્ઞાન છે વિશેષ જ્ઞાન છે આ વિશેષ જ્ઞાન છે વિશેષ જ્ઞાન ના જ્ઞાન નું પણ વિપરીત જ્ઞાન ને આપડે અજ્ઞાન કહીએ છીએ અને ધન્ય જ્ઞાન ને આપડે જ્ઞાન કહીએ છીએ વ્યભિચારી જ્ઞાન જાય છે આ અપેક્ષા અને જ્ઞાન થાય મુખ્ય જવું હોય તેની અપેક્ષા એ પણ એક થાય નહીં ક્યારે એક થાય તો સંસાર ની નાખી આપણે રાખવું મન્દ્રભાઈ એટલે બંને નો દ્રષ્ટા બને છે જ્ઞાની અજ્ઞાન ના જ્ઞાન નું અને જ્ઞાન ના બંને જ્ઞાન એટલે સ્વ ને જાણે અને પર એટલે અજ્ઞાન ને જાણે સંસારીઓ માટે એક વસ્તુ ખોટી નથી સંસારીઓ માટે મુખ્ય વસ્તુ આપડે પરિવાર એવું ના કહી શકીએ કે આ બધું અજ્ઞાન છે આપડે બોલવું જોખમ છે શું છે એ સાપેક્ષ શબ્દ છે તો એટલે પરિવાર કહીએ કે આ જ્ઞાન જ કારણ કે એમને બુદ્ધિ થી એમને એ જ ચાલુ છે એમને મુક્તિ થવાની ભાવના છે જ નહીં આ તો અહીવાર ભાવના છે જ કે એને માટે આ શબ્દ આપે આ વિશેષ જ્ઞાન છે આ વિશેષ જ્ઞાન છે એના સંસાર કોઈ જબરજસ્ત હસનદાર હોય ગીરદાર જબરજસ્ત હોય આખા ગામ ને છે તે આસના આસના રાખતા હોય ગામ પ્રિય થઈ ગયેલા હોય પૂજ્ય હોય ગામ ના કદાચ પડી હોય એક બાટલી પીએ પછી જે બોલે નહી પછી જે બોલે જવાબ મારા પાક માં જો કે હાથમાં અડે કે એને શું જ્યાં આગળ રહી ગયા રોકી દારૂ નો એ નથી બોલી આપણા તો કઈ ચોખ્ખો ન્યાય આપે છે ને દારૂ નો અમલ છે એ નથી બોલી અમલ છે એવું આપણને અમલ છે પણ એમાં એવું છે દાડા કયો દાડું ના થાય ને સમય મર્યાદા છે ત્રણ કલાક બે કલાક યાદ બઉ મર્યાદા મર્યાદા વગર કોઈ વસ્તુ ના થાય અને મર્યાદા ધોરી વચ્ચે થાય એ કેવી પાંચ ટકા બે ટકા પાંચ ટકા મર્યાદા કઈ બદલાય તારે મર્યાદા બધા ના શરાબ કરે દોરી કરતો શરાબ કરે મારા જેવો દુનિયા ભાઈ ગુજરાત માં એટલે સત્યના ખરાબ કરે છે એટલે પછી આપડા આયુવા સતનું પૂછ્યું ગતના પૂર પકડ્યા એ પકડ્યા તો માર કઈ ગયા એ સતના પૂત લે છે હોય અંત હોય નિવેકાય છે આપડે જે નિરામિષ આપણને સત્ય છે મુસ્લિમો ને અસત્ય છે મુસ્લિમ એ તો આમિષ જ ફળતા હોય મને આમે જ ફળેલું બધું એને ને અપેક્ષા એ જયરામ અમદાવાદ પડેલી હા હા ડેવલપમેન્ટ છે જે પેલું બિગે પલાય છે શું ચાર વાર બતન અને ચાર વાર મનન દુઃખ ના થાય ચાર વાર એટલે દરેક દરેકન મન માફક વિરોધાભાસભા ને કોઈ ને દુઃખ થાય અને બે ટકાુ ને આવ્યો મારું કરે બરાબર અને હું ગાંધી ભટ્વ થાય તેને કોઈ તો ઉતારી પાડીએ તારે ઉતારી પાડીએ તાર